જગત તો અનાથી છે દાદાજી અનાથી અંત નથી ક્રિએટર કોઈ છે જગત નાશ થયેલું નથી થવાનું નથી ઉત્પન્ન થયેલું નથી થવા નથી અનાદી છે એનેબર ભરીનવાયન કહેવું ગરથી ગોડ ઇઝ નોટ ક્રિએટેડ ઓફ ધીસ વર્લ્ડ એટオール તો ત્યારે એ લોકો સમજે છે 1.0 કરોડ છે તેમ અમે આ સતે રોમન કે રોમન કહેતા નહી કે આ ક્રિચર બધા ખોટા છે એમ કહે છે શું કહે છે ક્રિચર માનિયા છે ગોડ ઇઝ ધેટ મોટી વાત છે યથાર્થ સાધન યથાર્થ સાધન કીધું એટલે કે આ ધનભાઈ બીજા બધા ગપા છે બે ત્રણ કલાક યાદ કરતા કેટલા કલાક યાદ કરો છો ચોવીસે કલાક ચોવીસ ક્ષણ બોલાય નઈ એટલે રામકૃષ્ણ પરમા નું સાચું છે પણ આપણા લોકોએ શું કર્યું છે આ પદ ને પથરા નાખનારા નિમિત છે બાવડા કરાવે લાવલા ગાડી પતિયા બધા ગાડી પતી બલી ઉડી જાય ને ફટાફટ તો બધા સારું ગાડી રે તાપતા છે લોકોના કલ્યાણ માટે હાજી કલ્યાણ માટે લોકોના લોકોના ચોરથી કાપી લેવા માટે બલી પાલાને ક ભઈ જાય છે કે કલ્યાણ બસ પે ગાડી ફોર પડ્યા તમારે વધાર હતું એવી કરુણા તો હોય જ નઈ કેવી કરુણા હતી કોઈ પત્યો દેખે તો અમામોમ થઈ જાય કે છે શું કહે છે કોઈ પત્યો દેખે તો અમામોમ થઈ જાય કે છે શું કહે છે કોઈ અપંગ માણસ બહુ દુખી દેખે તો શું થઈ જાય એમને બુદ્ધને શું થાય શુંડે હે કંપારી આવે કંપારી આવે હા બુદ્ધને શું શું થતું તો એવું બધું નું કંપા એ આજે નથી હાજી માજેલું છે માજેલું ભગવાન કેવાયા દાદાજી એમને તો પછી સાડા સાત વર્ષ તપસ્યા કરેલી અને માણસ માણસ નાખતા હોય વિતરાગ દેખે વિતરાગનલ હતા કે કોઈ પણ માણસ બુદ્ધિ ના ટોપ લેલો નહીં એવી જગ્યાએ એનાથી આગળ ગયા હોત એક બાય સ્ટેપ માવી મહાવીર સ્વામી ના કેવા પ્રમાણે આત્મા અનેક છે આત્મા એક છે અત્યારે રામચંદ્ર આપણે એ પેલા મોક્ષ નું સુખ ભોગવે આપણે મોક્ષ નું સુખ ભોગવીએ બધા એક જ હોય હોય તે જ હોય आत्मिक बॉडी धम बॉडी निर्वाण बॉडी તો પાંચમા શહેર છે ને આપડે લકડીઓ લઈએ લોકો શું કે આ સોરું પડ્યું છે સરખા છે શું કે જુદા છે શું છે तो जुदा जुदा आ के के जुदु ने ने दादाजी बोनू कहवाई सके आगे મોક્ષ માં સ્વતંત્ર સુખ દરેક જીવ ભોગી રહ્યા એક સુખ જ નામ આપણને શું ભાગી આવે અમેરિકા નો સાયન્ટિસ્ટ હોય પણ એક જ સીધા ને પ્રતિદન કરે છે પણ ધર્મમાં ભિન્નતા શા માટે ધર્મ માં શા માટે જયારે વિજ્ઞાન માં તો एक प्रमाण बून्य બધી વસ્તુ સરસ સરસ આ સેન્ટ્રીમાં વસ્તુ છે હાજી અને આ 360 ડિગ્રી સરસ મળી ગઈ હે આપને બકરા સનસની સાઈ આ આ ટેન્શન વસ્તુ તું આઈ રે જો તો તને જે દેખાય કે આના આરે જો તેમાં ફેફા દેખાય કે ના દેખાય હા 1 ડિગ્રી વાળો ફેફા દેખાય દેખાય સાથી ડિગ્રી ડિગ્રી પે છે જોવાનો હે હોય શકે તેવી રીતે મતભેદ છે ખોટું શું કે ભગવાન મુશ્કેલી આવશે ને એટલે આ બધી પોતપોતાની રીતે કરેલું છે ખરું એક્ઝેક્ટ જાણવું હોય તો આ જગત સો ચીજ ની બનેલું છે તેનું બનેલું છે સમજાય બધું અને કોઈ ચલાવનાર બાપો એ નથી અટકશે અને આ જગત નો વ્યવહાર કેટલો નિયમ છે કે જેટલા માં જેટલા મનુષ્યો જીવો છે એ જીવો માંથી ક્ષણે ક્ષણે એકસો આઠ જઈ જ રહ્યા છે મોક્ષે છતાં વ્યવહારમાં જીવ એક પણ ઓછો થતો નથી વધતો નથી એકસો આઠ દઈ રહ્યા છે એવું બીજે બીજી જગ્યા થી આપડે તો એકસો આવે છે એટલે વ્યવહાર એટલો એટલો વ્યવહાર સૂર્ય ચંદ્ર ના હોય તો મુશ્કેલી થઈ જાય બધું આખું લાલ લશ્કર બધું એટલું અશિ માંથી એકસો આઠ આવે છે મોકલી ગયા જગ્યા ખરી કરી સરખું સર વ્યવહાર રાશિ એટલે શું નામ પડેલું હોય કેવું જે જીવન એ બધું ના પડ્યો જુદું જુદું આ જુદું છે એવું વ્યવહાર રાશિ એટલે આવું બધું એક બેગ છે બધું માનવું નહી એ બધું અમુક અપેક્ષા એ બરોબર છે એમની એમના સ્ટેન્ડર્ડ હિસાબ બરોબર છે મોક્ષ નાખો જોઈએ મોક્ષ હોય તો ક્રિએટર નાખવું જોઈએ મોક્ષ એટલે મુક્ત ભાવ કોઈ ઉપરી કેવું મોક્ષ નો એનો એક મિનિટ જો પડે ને એ લોકો એમનું સુખ તો આ જગત વરતા ચાલે આખા જગત ના એટલું સુખ બધું અને એક વારત મળી શું જો કરે આમ જ શું જો એની એજ એનો એજ કુતરો એનો એ ઘસેડો એનો એ આ બધું બીજું શું જુઓ ચાર પગ માંથી બે પગ થઈને આવ્યા ખોટ કે નફો થયો બધુંજ બધું છેલ્લી વાત જાણવાની કે જેની આગળ કશું જાણવાનું જ બાકી નાખ્યું ના થાય પરમાર્થ કેવાય કેવું તારું કલ્યાણ થઈ જશે આ ભેગો કઈ થાય કેવો અર્થ નિરંતર જાગૃતિ અચિંત આનંદ Sat-Chit-đanan Nithyemukta Nithyasuddha Gita-ma-ga કાલે કલે કલે કલે કલે? Ander, ander. Ander, chak. ander. Ander લઈઇ લઈઇ લઈઇઇ બાર વાળી શકાય નઈ કે ઘડિયાળ જે શબ્દ છે તે શબ્દ થી જાણે છે કેવું તું કહું કે હાકર ગરી છે એવું કહ્યું એટલે ત્યાં જાણી નાની પૂર ચે સમજ પડે છો જ ને એમાં શું કરવું છે આવું બોલો છો બોલવાનું કેવાનું કેવાનું કે છો ભગત બહુ રાજી છોડ્યા પછી ખાવાનું ના મળ્યું તારી આશા પર રાખી પણ કશું ને તમારે બોલાય તમે બોલો એમના હાથમાં દેખાય છે જ્ઞાનીઓ કેવાય દિવ્યા તો આતે કામ જ થઈ ગયું